આ સપનું છે પણ આ જગતે માન્યું છે એટલે આપણે એક્સેપ્ટ કરવું પડે કે આ સાચું છે બાકી આગળ તો સપનું આ સપનું છે હજુ આગળ જાગવું પડશે આપડે કોણ છે તે તું કોણ છું જાણે ત્યારે છોડી ને હાથમાં આપે ને હાથ પછી લાયા તો કેવા બંધાય કેમ ઉપસ મહારાજ ઉપાસ પછી અમે ગાયો બાંધવી પડે ને બાજુ તો પડે પણ મને કઈ ખ્યાલ નથી હવે શું કરવું કે છે મારે લાયા છોડાય તો લાયા આપડે હવે શું કરવું સારી જગ્યા એ જાય ગાયો સારી જગ્યા આપ્યું એટલે દાન માં આપ્યું કે બ્રાહ્મણ ને દાન માં આપ્યું બે ગાયો બે બ્રાહ્મણો ને હા બેઠો છે લક્ષ્મીચંદ્ર વેચી છે લક્ષ્મી શંકર ને વેચી છે એક ચંદ્રશંકર ને વેચી છે કઈ લાયો ખોઈ લઈ કસે રાતે કહ્યું કે મારા ગાય ને શું કરશો તમે બે ચા દાડા વાત કરે કે છે મારા દેવું બીવું નથી કહી ક્યાંક દેવું તમારે છે ને હો દોઢો રૂપિયા ગાય આપીને બસો રૂપિયા આલુ કહે વાત જઈને જોવાની કે ભાઈ હમ તો આપડે શું નફો કાઢ્યો ગાય બચી નઈ ગાય બચી નહી કમાયો તમને સમજો પડે સાહેબ મળ્યો ચાલો આવું ગાયો લાવીએ એ કઈ રો દેખાળું કે ત આ ત્રણ કપાળે જા કેલા સેન્સિટીવ પર જાય શું થાતે શું થાતે માતા ને માબાપ ને કધારા માબાપ કપાઈ ગયા છે તો ત હાલ હોબળું શું થાશે શું થાશે કપાઈયું તો કપાઈ મા કપઈલું જ છે બને બઈ હાલ્યું છે ને તું ભગવાન ને પૂછ્યું ભૂલ છે સમજાય શું કેવા માંગે ભગવાન બચાવવાનો ભાવ કરવાનો બચાવવાનો ભાવ કરવાનો તમને કે તમે આવું કરો છો એટલે તમે પછી શું કરો જે કરો છો તેના ઉપરા શું કરો હા એનો બચાવ કરો બચાવ કરી તમારે ભાવ કરવો ઉત કરી રહ્યા છે કિતું છે નહીં આજે કિતું છે ડિસ્ચાર્જ સ્વરૂપ છે એકદમ નહીં કિતું અનુભવ એ તો ચાર્જ સ્વરૂપ કે 4 સ્વરૂપ કે 4 ચાર્જ મેટ જુનું જુનું ચાર્જ બગડી ગયો હોય તો નવું ચાર્જ સુધારો હોય છે ઠીક છે હા નવું ચાર્જ સુધારો ચાર્જ સુધારવાનું છે તેના બદલે કઈનું કઈ થઈ ગયું હા મના સાસરીઓ એવું કે છે मन जन्मता इमरगारियस कोई कोई कायम रहती है मनस इंक्टिवसिव हो दाखला तरीके ग्रिगारियस इंक्ट है भेगा मिली रहने गमे नहीं बता भेगा सामान मानसो भेगा પછી કોઈ નાના બાળકને કોઈ લડતું હોય કોઈ જાનવર હોય તો તરત એનો હાથ પકડાય ક્રિયા બધી થઈ જાય જાય એમાં વિચાર કરવું પડે ના વિચાર વગર જ કેવું દાખલા તરીકે આ ભાઈ મને કે તમે તો પગ કરના કર્યા કરો તો સહેજ આમ થઈ જાય ના ખાડો આવ્યો એકદમ એકદમ એ થાય છે કેટલી શક્તિ હોય છે એવી શક્તિ એને શું કે આ બધું બંધ થતું જાય વિવેક આવે એ સ્પંદન છે શું છે સ્પંદન છે સ્પંદન સ્પંદન આપણે જે કરેલું છે ધક્કા છે આપણે તલા માં આવી રીતે જગત ચાલી રહી છે સ્પંદન થી તમે જયારે બિલકુલ કાંકરી નાખવાની બંધ કરશો ત્યારે તમારું કુંડાળું અથડા છે ને શું પણ જયારે જયારે તમે બિલકુલ બંધ કરી દેશો એટલે પછી બંધ થઈ જશે સ્થિર થઈ જશે આપણા હાથમાં જ આપણા હાથમાં જ નથી આ બંધ કરવાનું જ્ઞાન જ બંધ કરે છે કોણ કરે છે આજુબાજુ બીજી શીસીઓ હોય ને કોઈ કોઈ ગરી ચીજ હોય ગરી આખો પાણી છોકરા આવે કે શું એમાં એવું જીજ્ઞાસા થાય જીજ્ઞાસા તીવ્ર બને તીવ્ર આપણે પૂરેપૂરું સમજણ પાડવી પડે કેવું શું છોકરા સમજાવી પડે પેલા કાકા પેઢ મરી ગયા તા પણ તારે ખાવાથી મરી જવાય મરી જવું એટલે શું ત્યાં કાકા નો દાખલો દેખાડીએ બરાબર એટલે બંધ કરવાનું બંધ કરવું એટલે શું જ્ઞાન પહોંચ્યું જ્ઞાન જ કામ કર્યું છે આ દાખલા થી સમજણ પડી જ્ઞાન ક્રિયાકારી છે એવું સમજ સમજ એ જળ જ્ઞાન છે કેવું છે જળ જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન એટલે શું આપડે જડીશ નહીં ગુજરાત નહીં પેલો છોકરો ક્રિયાકારી છે એની સમજમાં બેઠું એક જ્ઞાન ક્રિયાકારી અને તમે ઝેર કહો ક્રિયાકારી જ્ઞાન નથી તમને સમજાવ્યું બરાબર સમજાયું દાદા આજે બરાબર સમજાવ્યું